માર્કની લખેલી સુવાળતા એનો ત્રીજો અધ્યાય માર્કની લખેલી સુવાળતા અધ્યાય ત્રીજો અને તે ફરી સભા ગયો અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહીં તે વિશે તેઓએ તેના પર નજર રાખી એ માટે કે તેઓ તેના પર દોષ મૂકે અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે કે વચમાં ઉભો થા અને તે તેઓને કહે છે કે વિશ્રામવાળે સારું કરવું કે માઠું કરવું જીવને બચાવવો કે તેને મારી નાખવો કયું ઊંચિત છે પણ તેઓ છાના રહ્યા અને તેઓના હૃદયની કઠણતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સા સહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે કે તારો હાથ લાંબો કર અને તેણે તે લાંબો કર્યો અને તેનો હાથ સાજો થયો અને સી રીતે તેનો નાસ કરવો તે વિશે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેની વિરુદ્ધ મનસુબો કર્યો અને ઈસુ પોતાના શિષ્યો સુધા નીકળીને સમુદ્રની પાસે ગયો અને ગાલિલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા તેમજ યહુદીયામાંથી તથા યરુસાલેમમાંથી તથા અદુમમાંથી તથા યર્દનને પેલે થી તથા તૂર તથા સીડોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા અને લોકથી પોતે દબાય નહીં માટે તેણે ભીડના કારણથી પોતાને માટે હોળી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતા અને તેથી જેટલા માદા હતા તેટલા તેને અડકવા સારું તેના પર તૂટી પડતા હતા અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને પોકારી ઉઠ્યા કે તું દેવનો દીકરો છે અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે મને પ્રગટ ન કરો અને તે પહાડ પર ચડ્યો ને જેઓને તેને પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા અને તેઓ તેની પાસે આવ્યા અને તેણે બહારને નીમ્યા એ માટે કે તેઓ તેની સાથે રહે અને તેને ઉપદેશ કરવા મોકલે અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાળે અને સિમોનની અટક તેને પીતર પાળી તથા જબદીનો દીકરો યાકુબ તથા યાકુબનો ભાઈ યોહાન તેઓની અટક તેને બંને રગેશ પાડી એટલે ગજનાના દીકરા અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બારથોલમી તથા માથી તથા થોમા તથા આલ્ફીનો દીકરો યાકુબ તથા થદી તથા સિમોન કનાની તથા તેને પરસ્વાદીન યહુદા ઇસ્કારિયો એ બાર ને તેને નીમ્યા અને તે એક ઘરમાં આવે છે અને ફરી એટલા બધા લોકો એકઠા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા અને તેના સગાઓ એ સાંભળીને તેને પકડવા બહાર નીકળ્યા કેમ કે તેઓએ કહ્યું કે તે ઘેલો છે અને જે શાસ્ત્રીઓ યૌ સારંભથી આવ્યા હતા તેઓએ કહ્યું કે તેનામાં બાર જબૂલ છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાળે છે बोला दृष्टातों में कहू कि शैतान शैतन ने कम काढ़ी शक कोई राज्य में अंदरो अंदर फूट पड़ी हो राज्य स्थिर रही सकत नहीं जो कोई घर में अंदर अंदर फूट पड़ी हो ए, तो ते घर स्थिर रही सकते नहीं जो शैतान पोता होता फूट पड़ी हो ए, तो नभी शको नहीं अंत आ બળવાનના ઘરમાં પેસીને જો કોઈ તે બળવાનને પેરા ન બાંધે તો તેનો સરસામાન લૂંટી શકતો નથી પણ તેને બાંધ્યા પછી તે તેનું લૂંટી લેશે હું તમને ખચિત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધોની જે જે દુર્ભાષણો તેઓ કરે છે તે સર્વની તેમને માફી મળશે પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે તેને માફી કદી મળશે નહીં પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહેલો છે કેમ કે તેઓ કહેતા હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે અને તેના ભાઈઓ તેની મા આવ્યા અને બહાર ઉભારીને તેને બોલાવવા તેઓએ તેની પાસે માણસ મોકલ્યું અને ઘણા લોકો તેની આસપાસ બેઠેલા હતા તેઓએ તેને કહ્યું કે જો તારી માં તથા તારા ભાઈઓ બહાર ઊભા છે ને તેને શોધે છે અને તેણે તેઓને ઉત્તર આપ્યો કે મારી માં તથા મારા ભાઈઓ કોણ છે અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા તેઓની તરફ ચારે તરફ જોઈને તે કહે છે કે જુઓ મારી મા તથા મારા ભાઈઓ કેમ કે જે કોઈ દેવની ઈચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે